જન સેવા પ્રભુ જન સેવા નહીં પણ જીવ માત્ર ની સેવા એ પ્રભુ સેવા છે નહી જીવ માત્ર પ્રભુ સેવા છે અને તેનું ફર સંસ્કાર મળે ભૌતિક દુઃખો મળે છે તેનું ફલ ઉર્દગતિ મળે તે મોક્ષ નથી પ્રભુ મળવાના જ છે મધર ટેરેસા ને મધર ટેરેસા એ કે છે કે તમે જીવ માત્ર પ્રત્યે પ્રેમ કરો મોટા કરતા બહુ ઉત્તમ કહેવાય ખાલી પ્રેમ કરવાનું મોટા છે બધા હિન્દુસ્તાન માં હોય છે ઘણા હોય છે એના કરતા પૂછી આ તો મોટા કરતા ઉત્તમ કહેવાય બધા ના દુઃખો કેમ લોકો થાય કેમ કરી પ્રવૃત્તિ <laughs> કરેલી નાની પુરુષ મેળવવા બહુ અઘરા બહુ જ એમ કે રેર માણસો નાની પુરુષ હોય છે મારી જોડે વાતચીત થાય જ હોય એની જોડે માણસ અમારે માળે વાણી એ ના નીકળે ના નીકળે કે બુદ્ધિ તો આપો વાણી અને અમારા બુદ્ધિ ના હોય એટલે અમારા બીજી વાણી ના હોય બુદ્ધિ ની ટોપો વાણી અને તે અવેરનેસ સુધી કે લોકોને અવેરનેસ ની જરૂર નથી એટલે કોઈ લાભ પામે અને જે લોકો લાભ પામ્યા છે એમ માને એ ખાલી હોય જેમ કરે છે કે હું ત્યાં આગળ જોઉં છું જવું છું તે એટ પર રાખતો હોય છે આપણા દેશના લોકો તો અવેરનેસ માં આવી ગયેલા જરૂર છે જયારે આપડે આ વિજ્ઞાન છે ને આ વિતરાગણ વિજ્ઞાન એલર્ટનેસ થી આગળ પેલું એરને પેલું પેલું શું ત્રણસો સાત ડિગ્રી માં બધે જ આગળથી સંપૂર્ણ ત્રણસો સાત ડિગ્રી બધે જ આગળ થી એલર્ટનેસ દ્વારા હોય ને પોતાના ધંધા એકલામાં એક જ રાખે અને હરેક બાબતમાં જાગૃતિ સાવચેત રહેવું સાવું જો સે કે જે તન્મા રાખે હવે આપણે સંસ્કૃતિ ઉપર નથી અત્યારે નવું કરતા નથી આજે તમે જુઓ તો આપડે જયારે આપણો જન્મ જન્મ સાથે है है थी थी पर ना पर के अबे कोई ना कोई ना कहीं प्रयत्न करता नहीं सरह પછી આગળ ધંધો કર્યો એક્સપર્ટ એટલે એમાં બિલકુલ એલર્ટ હોય એકદમ જ હોય પણ તે આ પણ અમે એલર્ટ ના ફેબોધા હોય આપડા જીવન ના દરેક ક્ષેત્ર માં તમે જુઓ તો ધંધો વધી ગયો એ લોકો આપણા માં તો નીતિ માતા જેવી વસ્તુ નથી ત્યાં છીએ આજે તમે જો કરોડ પછી હોય તો એના ફૂડ માં ઘી છે ખાવાની વસ્તુ ત્યાં ચોરી ચપાટી નથી ભલે બીજી રીતે એ લોકો ઇન્દ્ર સુખ ને બધામાં પણ આ બધી વસ્તુ જે જીવવાની જરૂરિયાત છે એમાં મળીનતા નથી આપડા માં તો એવા મજૂર જે મળ્યું બેઝિકલી શું થાય આપડે હવે સંસ્કાર તું આજે એના ને ખવડાવી ખોડાવી આપણું કામ કરાવવું જોઈએ એવું શું કેવાય ગોગા કે જઈનારો પણ જાગે સજાગ કરનાર અમુક તમે બધું પણ આટલું બધું જગા થોડા અને નિરાલંબ રહેવાનું શું અવલંબન નહી જોઈએ કોઈ અવલંબન હોય દાદા હોય છે એટલે અમે સમજી શકીએ કે વિતરાગો કેવા નિરાલંબ રેતા અત્યારે આ દશા એ પણ અમે નિરાલંબ રહી શકીએ છીએ વિતરાગો કેવા દાદા પોતે વિતરાગ થયા નથી પોતે કબુલ કરે છે પણ દાદા તમે ત્રણસો સાઠ ડિગ્રી થયો તો ત્રણસો સાત જાવ ને से अमार उम्मी कर उठ अमार बीजा माले अमर को बन गए લોકો બાજુ નથી થઈ શકતા એટલે એનો લાભ અમને પૂરો જગા નથી માપી ડાયવર્ટ છે એ બધું માવાબદારી ને તમે કઈ બીજા નું કરવા નથી આ ક્યારેય પણ જતો રહેવાનું નથી મોકલબ છે ને જે અત્યારે અત્યારે જે દશા ધારાની છે એ બીજા જેટલા ભોગ એક થી એક ભાવ બે ભાવ કે ત્રણ ભાવ ચાર જન્મતાની ધાતે આ દશા થી સ્ટાર્ટ થાય શરીર ડેવલપમેન્ટ ના થઈ ગયું તો અમારા લોકો અમારા લોકો નું પરમાત્માઓ નું તમને તો તમાર તો ઉકેલા જઈ ગયું તમારે શું થયું કદાચ જ્યાં એક બે ભાવ કરવા પડે તમારી કક્ષા પહોચ્યા ત્યાં કરો પણ નહિ પ્રક્રિયા ચાલુ આગળ વધવાની ગયેલી છે અમારું કઈ પ્રક્રિયા કરવાની નથી એ કે છે ને તમારી પ્રક્રિયા નિરાલંબ થતા સુધી ચાલુ રહેવા નિરાલંબ થતા સુધી કારણ કે તમે જ્ઞાન તો મેળીલું છે તમે મેળવી પણ તમારું જ્ઞાન અવલંબન વાળું કેવું છે મોક્ષ ને માટે તૈયાર થઈ ગયો હવે એ જે આગળ જે પ્રગતિ મળે છે એ બાકી આ જગત ને અમે જાણી શકીએ નહીં સમજી શકીએ ખરા પણ જાણી શકીએ નહી ન સમજી બઉ વિતરા પાકા લાલતું નહિ લાલતું હોય તો છેતરાય આ તેલતુ નું કઈ લાલતું હોય તો છેતરાય નહીં તો ના છે મણિત બધા છે તું લાચું છું મનેતરી જ માન માં લાલચ હોય બીજા માં લાલચ હોય તેના માં લાલચ કહેવાય શું લાલચ એ બધું માન થી છે લાલુ કહેવાય આમ છે પૈસા વધુ આ તો કીર્તિ ની વાત તમે આજે પૈસા બે પેલો છે ભાઈ બે જાત નો છે નાગાઠ નાવું કે નીચો વસ્તુ એના જેવું છે અમુક વસ્તુ તમે મૂકી દીધી એટલે એની મેળા તમારે આવી જવાની લોભિયો હોય તે લાલતુ એને એને આપડે પણ લાલચ એ પછી કોઈ પણ બાબત માં બીજી બાબત દરેક બાબત માં લાલચ તો કેવી રીતે કાઢ્યું ગાડી મેળવી તો ગુનો છે એમ જ ચલાવવા કરવાનું હે એમ જ ચલાવ્યા કરવાનું એને દયા જ કરવાનું આપડે સમજી છેતરાંધન છેતરાવું તો એ ચોખ્ખા થાય છે ગંધો નાખીને અમારો ચોખો કરી આપે શું કરે છે આપડે શું થયે આપડે ખાવાનું બે ટાઈમ ગોઠવણી કહી ને આવેલો હોય ધંધા માંગર માં રહીએ તો એ તો આગાજ કરવાનું છે પણ બાર ના લાગે એટલો ફરક છે સંસારી દુનિયા નો મોજો અમારા માથા પર કુતરો હોય કૂતરો ગાડા ની જતો હોય ને તો કુતરો હવે જોયે શું કરતો હવે ભાડો તો હું જોડું છું બીજા કોઈ દેવ ને યાદરા ગો એકલા યાદ કરવા જેવા છે ઘર માં ઘૂંચવાડો બારે ગુચવાડો દોરો ઘૂસી ગયો પછી એ દોરો ગમે એટલો ચિંકી હોય કામ લાગે નઈ એમાં ઘૂસણ ઘૂસડી કાઢ કાઢ કરવા જાય એક ગોટકારે પડે જ્ઞાન બરાબર ગોતવાળા બધા જ્ઞાન કેવાય ગોચવાળા થી આપણને ગોજવાડા માં ભગવાન પહેર્યા છે ભગવાન શું ફાયદો થઈ પૂરેપૂરો વિચાર કરી ને પૂરેપૂરો વિચાર કરીને પછી તમારી શ્રદ્ધા એમની પોતે શ્રદ્ધા વાળા થાય આપણે શ્રદ્ધા રાખી જીવનમાં તમને શું સારું લાગ્યું એવી શું કરતા સરસ એવું શું સરસ કરતા આપણું સમજવું જોઈએ આપણે જાણવું જોઈએ કે આપડે શું કરીએ છીએ કોની ભક્તિ કરીએ છીએ એને શું કરી આપડે જાણવું જોઈએ જાઉ એવું કરતા હતા લાખ સંત હોય ને લાખ સંતો સાઈ બાબા બેઠા આપડે સાંઈ બાબા દર્શન કરવા જોઈએ લાખે સંતો એવું કેવું કે સાંઈ બાબા હતા સાંઈ અને તેથી આ સાંઈ બાબા નું એમના નામ થી ચાલે ત્યારે એમના નામ થી લોકો ગ્લામને નિષ્ય હતા એટલે એનો આ પ્રભાવ છે બધો મમતા લાટ મોકાયકા જ હોય ના પછી પછી આગળ બીજા મૂળ નો તો આ મૂળ મૂળ સબ્દ સાહેબ આવ્યા હતા ને એમ તમે ગાડી આપો તો લેવાની વાત જાય નાખવાઈ બાબા અરે સાંઈ બાબા માટે દરેક માણસ ને કહું કે કર્યા કરે ભલે નથી તો મમતા નહી સંત મમતા રહી થાય તે સાચ સદંત બીજા ઓછી વચ્ચે મમતા વાગા હોય છે સાચો જ્ઞાની કોણ હંકાર મમતા દેવ ના ભાઈ હંકાર મમતા દેવ ના ભાઈ હંકાર હોય મમતા હોય મમતા ઓછી થતી હોય સાંઈ બાબા હંકાર એટલો ઉતરી ગયેલો હંકાર માણસ આવ પૂછો તું પછી આવીશ કે વાઈફ ગુજરી ગયા ચાલીસ વર્ષ થયા છોકરી એક છોકરો સૌ પુખ્તા લઈ ગયા ગુજરાતી સંસારમાં દાહોદરા હોય ને સંતામે તો ફાઈન હે હે હવે તો બસ લોકોનો બને ઠીકાને તમે શું કરો છો ઓ આરા આરા બસ ડાઈ બનાવવું આ બોડી નહી રવા તેરા પેરો એટલે માડી કિદ તોમો વેરે હીટ આબડ કિતાશું છોરાની આ ચાલી ગઈ ઓ ગતે જાન દીકરો પોતે પોતાનાથી નિશ્ચય કર્યો અને આ કપડા બેઠ ચાલુ કર્યું ભક્તિ માં રેવા માટે ભક્તિ માં રેવા માટે આ કપડાઉ ચાલુ કર્યું આપડે <Nur> આપડે ગુજરાતી અંગ્રેજી કાઢી નાખે ને તો આપડા નિમિત્ત મળી આવે માત્ર મળી આવે ચોપડીઓ મળી આવે પૂરો મળી આવે એટલે કિંમત ચાલી છે નિમિત્ત ની કિંમત બઉ ભાર મૂક્યો સાત પેલા કહે ઉપાદન ના હોય તો કરશો કહેશે નહી તો ઉપાદન બોલે નઈ કોઈ એવું એટલે ઉપાદાન ને બહુ વચન કરી નાખ્યું આ લોકોએ શું કર્યું ઉપાદ એક વજન જે વસ્તુ હોય જે વચન બહુ વજન કરે એટલે બધું નિમિત્ત છે જગત બીજો આખું નિમિત્ત જ છે નિમિત્ત છે તમે આ ફસાઇ જાવી રસ્તા પેલા કનુભાઈ છે કનુભાઈ એ પેલા કનુભાઈ કણી આરા છે હા મન ચોટતું નથી કરવું શું એવું કહી આપો કે ભક્તિ માં મન ચોટે મન સર હોય તો હમણાં સરસ સરસ બીજી વી તમને કેમ લાગે બોલો બોલો ગબત કરી ઉતળવાનો રસ્તો ઉતરવા પડી જાય ઉતરવા ઉતરવાનું હોય ને ચડી જાય ને કેમ લાગે ચી ભક્તિ કરો છો સાહેબા ફોટો લઈ બાબા ની મૂર્તિ ઘરે છે ભક્તિ ઘરે છે હલો તપ્શન ચાલુ હોય સવાલ ઘરે આપડે વચ્ચે મનને વચ્ચે લાવવું મને રીતે કરવું છે બાકી મન ઇઝર ખુલાસ જવાબ જે મનમાં જવાબ ગ્રાઉન્ડ નહીં આપને તો એક જ મન આપડે જે કઈ વસ્તુ છે ભસ્તી કદાચ શું લાભ થશે બાકી આત્મ કલ્યાણ માટે ભક્તિ કરવું છું લાગી લાભ મને કોઈ જ નહી ભૌતિક લાભ ભૌતિક લાભ કઈ રીતનો થાય છે आप करो में है है कर्म तो पूर्व जन्मों कर्मो कहते हैं अगला भव खपे पाप को भोग પણ છતાં એમાંથી મને થાય તો અતકલ્યાણ કરી ભક્તિ કરવી ભાવ એવોકલ્યા છે આત્મકલ્યાણ કરવું છે ધ્યેય નક્કી રહ્યો કે આત્મકલ્યાણ કરવું છે જતા રણ થયું છે હા કાકા પૂછે છે કેવળ જ્ઞાન થયા પછી હોય તો કેવળ જ્ઞાન કેવાય કેવળ જ્ઞાન કેવાય નહી હોય કેવી કેવી કેવળ પછી ના કેવ જ્ઞાન જીવે જીવે જેટલું હિત કરવું હોય દસ વર્ષ પંદર વર્ષ પછી કેવળ જ્ઞાન તરીકે જીવે પાંચ હોય પાંચ દર વર્ષ કેવળ જ્ઞાન થકી થકી કેવડી બીજા થયા હોય ને તે જોઈએ અને કેવાય કેવડી છે કેવી જ્ઞાન એ બીજા નું ધોરે નહિ એટલે કે બીજા ને કોઈ દોડે નહી પોતે પોતાનું કલ્યાણ કરે કેવડી થતા તેના ઉપદેશ આપે અને તીર્થંકરો કેવડી થતા તેના એ ઉપદેશ આપે અને કેવડી થયા પછી દેશ આપે જે અને તેલમાં ઘું ઉપદેશ આપી શકાય ઉપદેશ આપે અને થોડા જે કેવી થાય એટલે દેશ ના આપે તેર માં કેવું જ્ઞાન આપે એટલે આયુષ્ય તમે જેટલું હોય તે માં कर्म माम निर्वाण पदे निर्वाण पद पमे